ફસી જ છે જાતે પહો ખાય તો ભય ના લાગે જાતે દોડું બોંધે કરે ને પછી બસ ગાડી પછી વધે જ કેસે આમ કરે આમ ન કરે જેમ પીઠા માર્યા કરે જો એને કહે છે ઢંગ વગર નું ઢંગ વાળા ને વગર નું ગમે નહીં મને તો સમય જાય વાળો થયો નહી આવુદ્ધિ ના ખેલ બધા જય સચિનારા બહુ જ ના રો મસા એમને સિત્તેર વર્ષે હું બેઠેલો એ તો એકદમ ઉઠીને દોડ્યા કેમ દોડ્યા સુધી તમે આવું કેવું કરો છો આવું દોડતું છેડો થયેલો છે મળી બંધ કરી દે આપડે ચારી આમ કે રહીએ બંધ થાય કે તમારા હાથમાં શું આ દવા પાણી કરી તમે આ લોકો ને દવા ચીત કરતા હતા અને પાછો બંધુક દેખાય મેં મારી આપડે બૈલો થઈ જાય કચ્છા ઘાત થાય ને રચાઘાત થાય તારીખ છે આપણને કેમ ઉતો હું તો પાણી પડતું હોય બધું અડધું ગયું આજુ હોય તો જયારે આવું થઈ જાય ત્યારે હજુ ઘટું ઘણી વાત જે વિદ્વાન દેખાતા સંતો હોય છે ને વિદ્વાન એટલે બુદ્ધિશાળી એ લોકો ને બી અમુક જાત આગ્રહ હોય છે આગ્રહ નથી હોય છે આગ્રહ હોય છે આગ્રહ અમારે આગ્રહ નહીં જુઓ અત્યારે કહીએ ભાઈ અત્યારે ગોળાડો છે નબળે ના જઈ પછી ફરી પાછી જજે વાત આપતો જ નથી બિલકુલ છે આપણને આપડે બરોબર છે તારું વ્યુ પોઈન્ટ બરોબર સારું વ્યુ પોઈન્ટ મને નહીં દેખાયું ભાઈ વખતે તારું વ્યુ પોઈન્ટ થી બરોબર મસ્તું છે આખી હવે જરા કાકી પડી ગઈ છે વધારે પકડતો જાય હાથ પકડ પકડાય બધા પોલીસ એક જ વખત પકડ પકડવાની હોય બીજી વખત પુલિસ કહેવાય ઘણી વખત વ્યવહાર નો આગ્રહ જે વ્યવહાર માં રહેતા હોઈએ તે વ્યવહાર નો આગ્રહ કેટલો રાખવાનો કે એક જરો આગ્રહ જેનો બહુ આગ્રહ કરે ને આગ્રહ એક રાખવાનો કેટલો સત્યાગ્રહ પૂરતો હશે અને પછી આગળ કદાચ પછી હટાગ્રહ મતાગ્રહ બધા જાત ચેત ના બધું ફરી વખત એક જ આગ્રહ સુધી છું જ સત્યાગ્રહ એટલે ભગવાને શું કહ્યું કે મારે સાચું કઉ છું તો આ છોકરો મારું માનતો નથી કેમ નથી આવડું ના આવડે શું હું કહું બસ બસ બસ બસ બસ મારો હાથ પકડી ગઈ તું આબરતો પૂરું પૂરું એના કરતા મારો રેડિયો હારો ભગવાન ને કે હાથું કેતા આવશે રેડિયા જેવો રેડિયો હારો હોય પણ હા તો હાથ છોડતો આપડે અપડ થી કરું અપડતો નથી હાથ વાપરતા એના કરતા આગળ રેડિયો હારો જાય આ તો મારા ઉઠવું પડે તો ભાઈ હું ભાઈ કારણ કે સત્ય કેવું હોવું જોઈએ સત્ય પ્રિય લાગે હોય પછી એના હિતકારી હોવું જોઈએ એનું હિત થાય પછી સત્યિય પછી આમ તો ખરા પ્રિય મિત અને હિત કર ચાર વસ્તુ ચાર ગુણાકાર જડવામાં આવે એમાં મિત એટલે ના હોય અને બોલ બોલ કરે છે ત્યારે અમારે અનુકૂળ આવ્યા અમે અનુકૂળ એટલે આગ્રહ એના આગ્રહ એના જેવું ઝેર આ દુનિયા કોઈ ને અને તમે પકડો એટલે પેલો છોડે નહીં પછી આગ્રહ અને આગ્રહ ની પરંપરા ચાલ્યા તેમાં લડાઈ ઉભી થઈ ગઈ રાખું કે ભાઈ હું તમે વિનંતી એક ખબર આપડે લડાઈ જરાતો હોય તો આપણે ફરી આપણે વિનંતી કરી ત્યાં જોયેલો ને તો ફરી જોઈ એટલે આપડા સુધી જુઓ કે અહીંયા હું કઈ દે હરું આખી રાત બગાડું સમજી હું પથ્થર જેવો મને ભલે હાઈ રાખ એટલે આગ્રહ કરો એક તમને મનુષ્યો સંસારી લોક અને જ્ઞાન હજુ કરતા છે ત્યાં સુધી સસ્યાગ્રસ્ત રાખવો સામા વાળા આગ્રહ કરે તો શું ના ના એ આગ્રહ પર તને નિરાગ્રહ થાય ને આપડે એમ છૂટકો જ નહીં આપડે નિરાગ્ર થઈ જાય પણ સામા આગ્રહ કરે રાખે તો આપડે થઈ જાય આપડે લાયા થઈ જવા તો નાય છોડે એ તો વધારે વધારે પકડે જોર ઘણા મળી ગયું એટલે આપડે હમજી આ લોકો ખેતી જવાના છે હા આપણે આપડે વગર કોના જોર કરીએ તો એ તૂટી જાય દોર શું થાય રમવાની રીત નાખે ભાઈ ડોર તૂટ્યા પછી શું કરવું પડે ગોઠવારવી પડે એ ચાલે ને એટલે આપડે અમે આ પાર્ટી છે એટલે આપડે બધા ધીમે મોડું કરી દેવું સમજાય પડી જાય બધા જીતાડ એ આપડે જીત્યા બરોબર છે નહી તો પાર્ટી જોડતા હતી જીતી જવા નથી પણ દોર દોર તોડી જીતવાની હતી આપણે ધીમે ધીમે છોડી દીધું એટલે આપડી નોબિલિટી એનું માલ ચડી શક્તિ એના માટે જાય ને આમતા કુદા કુદ કરી જાય એટલે આવી રીતે રમત રમવાના છે જો ભગવાન ને તમે કશું કરો નઈ તો ભગવાન થી નામ ના દે એવું જગત ક્લિયર બળખવાની કોઈ કારણ નથી તમારું કોઈ નો બળી વસ્તુ કહીશ તમારી જ ભૂલો ખાતરી પોલીસ વાળા ધોલ મારીને આવતો રે અહિયાં પછી આવતો રે પછી પોલીસ વાળા તને ખબર પડે હારી એ જ ઉપરી આપડે આપડી ભૂલ ને લઈને પાંચ ડોલર આપીને બતાવી દઈએ પછી આપડે તો આવે લોકો જેવો એવું લોચો આવો ગુનો કરવાનો ગુનો છૂટી જાવ ગયા છે એમ ખબર નથી